શ્લોક નંબર 211 ઇલેન એન્ડ ટુ ટ વિક્રમાર્કષકશ્યાબ્દે નેત્ર વસુભૂમિ વસન્તાને શિક્ષા પત્રિય લિખિતા શુભ નિજ્રિતાના હંતા વિક્રમાદિત્ય વિક્રમ સંવત અઢારસો બ્યાસી ના વર્ષમાં વૈષ્ણવમાં પ્રસિદ્ધ વસંતોત્સવ ના પ્રથમ દિવસે એટલે કે મહા સુધી ભક્તજન તેમની જે સમગ્ર પીડા તેનો નાશ કરનારા એવા ને ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષા કરનારા એવા ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખ આપનારા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે જે તે અમારા સર્વ મંગલ ને વિસ્તારો અગિયાર માં નો અર્થ કરો કેવી રીતે શું છે ભૂમિ ભૂમિ એટલે ભૂમિ ખબર નથી તો અમે કઈ છે ભૂમિ એટલે ભૂમિ આ ભૂ એટલે એક ભૂમિ એટલે એક જ ને ભૂમિ કેટલી હોય એમ નેત્ર એટલે બે સામેજી કહે છે એક છે કે કાણું થયું લાગે છે આઠ હા બરાબર હાલો એટલે દવંદ્વા એટલે નેત્રાચ અષ્ટચ વસુજય વસવાહચ દવંદ્વા એટલે ચાર્ચા કર લગાડી દેવાની બીજો લ્યો હવે આગળ કરો બસન તડી દિને ઈ તો પછી છે આ ઓલું આ વિક્રમ હા વિક્રમ શ્લોકમાં જઈને શકવતી રાજ શ્લોકમાં નેત્ર એટલે બે ને અષ્ટ એટલે આઠ બગડો આઠડો પછી આઠડો ને એકડો પછી કેવાનું ઊંધું છે અંકા નામ વામતો ગતિ એટલે એની ડાબી બાજુ એટલે ડાબી બાજુ અંકા નામ વામતો ગતિ એટલે એની ડાબી બાજુ લેવાનું એટલે અઢારસો બ્યાસી એટલે એક વસુ એટલે આઠ અને બીજા આઠ અને નેત્ર એટલે બે એટલે અઢારસો બ્યાસી ડાબી બાજુ બધી જગ્યાએ બધી જગ્યાએ આવી રીતે ઓલું કીધું હોય ત્યારે વામ તો ગતિ ડાબી બાજુ થી विक्रमादित्य विक्रम संवत अठार सौ बशी वर्ष में वैष्णव में प्रसिद्ध वसंतोत्सव प्रथम दिवसे इले महाषुधी पांचम वसंत पंचमी ने दिवसे समस्तजनों हित करनारी आ शिक्षापत्री अं लखी पोता आश्रित जक्तजन समग्र पीड़ा नाश करना धर्म सहित जो भक्ति तीन रक्षा न करना एवं ने भक्तवांचित सुख कृष्ण भगवान ते जे ते अमारा सर्व <coughs> पतंजल मुनि वृद्धि सूत्रादिनी मंगल मध्या मंगलांता शास्त्रा प्रथम सूत्र सूत्र મંગળાચરણ કરવામાં આવ્યું હોય તે વીર પુરુષ ને દીર્ઘ જેવી પુરુષ વાળા વિસ્તરે છે ફેલાય છે પ્રસિદ્ધ થાય છે અને તેનું અધ્યયન કરનારા પણ તે તે ક્ષેત્રમાં અભિવૃદ્ધિ પામે છે આવું પ્રસિદ્ધ વિદ્વાનનું કરેલું કહેલું વચન હોવાથી શિક્ષાપત્રીના સમાપ્તી સમયે મંગલાચરણ કરે છે ભક્તોના દુઃખોને હરે છે ટાળે છે તે શ્રી ભાગવતમાં કહ્યું છે જે ભૂયો નમઃ સદવૃદ્ધિજનિ સદ સદવૃજીન છિદે સજ્જનોના પાપોને નાશ કરનારા આપને અમારા વારંવાર નમસ્કાર છે નમસ્કાર કરી નતો સ્મિહ ચરણમ શમિયુષા ભવ્ચિદમ સ્વસ્ત એનમ સુમંગલમ परम मंगलमय शरणे भक्त ने जन्म मरण छोड़ना चरणों ने नमस्कार करूच शारी भौतिकाश्च कथम क्लेशा बाधनते हरि संश्रय हे व्यासपुत्र विदुर जे पुरुष श्रीहरि आश्रित होने शारीरिक मानसिक दैविक માનસિક અથવા ભૌતિક દુઃખ કોઈ રીતે હેરાન કરી શકે તવ છાયામ વિવિધ વૃજિન સંસાર પરિશ્રમોપશમની ઉપશ્રુતાનામ અનેક પ્રકારના પાપોને અને સંસારના ભટકણના થાકને ઉતારી નાખનારી આપના ચરણકમળની છાયાને આશરે અમે આવ્યા છીએ આપન્ન લોકૃજિનોપશમ વૃજિનોપશમોદયાદ્ય હે આદ્ય જે આપના શરણે આવે છે તેના બધા જ પાપ દુખોને આપ સમાવી દો છો પ્રપન્નાના ભયાપહમ આપ શરણે આવેલાનો ભયનો નાશ કરનારા છો પ્રણત ક્લેશ નાશાય જે પ્રણામ કરે તેના ક્લેશોને નાશ કરનારા હે કૃષ્ણ આપને અમે નમસ્કાર કરીએ છીએ ભગવાન સિવાય બીજા કોઈ દુઃખ પીડાને ટાળનાર નથી એમ પણ ભાગવતમાં કહ્યું છે જે નાન્ય તવો પદાંભોજાત પશ્યામી શરણમ ઋણામ બિભ્યતા મૃત્યુ સંસારાદશ્વરસ્યાપવર્તિકા શ્રી કું કહે છે કે શ્રી કુંતાજી કહે છે કે હે કૃષ્ણ આ સંસાર મૃત્યુમય છે અને આપના ચરણ મોક્ષ આપનારા છે જે લોકો આ સંસારથી ડરે છે તેને અમા તેને તમારા ચરણકમળ સિવાય બીજું કોઈ શરણ નથી અને સહાયક નથી મૃત્યો મૃત્યુવ્યાલભીતો પલાયાન લોકાન સર્વાન નિર્ભય નાદ્ય ગાથ પાજ પ્રાપ્ય યદૃ્ય સ્વ્ય શેતે મૃત્યુઅસ્માદ અપેતી મનુષ્ય મૃત્યુરૂપ ભયંકર સર્પથી ડરીને આખા જગતમાં ભટકતો રહ્યો છે પરંતુ તેને કોઈ પણ એવું સ્થાન ન મળ્યું કે જ્યાં તે નિર્ભય થઈને રહે આ જ આપના ચરણોનું શરણ તેને મળી ગયું છે એટલે તે સ્વસ્થ થઈને સુખેથી ઊંઘી શકશે અન્યની તો વાત જ શી કહેવી સ્વયં મૃત્યુ પણ તેનાથી ડરીને ભાગી ગયું છે ભગવાન સિવાય ઇન્દ્રાદી દેવતાઓ આશ્રિતોની પીડા હરે છે તો ખરા પણ સમગ્ર પીડાને હરી શકતા નથી કારણ કે તેનો આશ્રિત તક્ષક તેને શરણે ગયો તો પણ જ્યારે જન્મે જઈએ સર્વ સર્પયાગ કર્યો ત્યારે ઇન્દ્રના સિંહાસને વીકળાયેલો અને ઇન્દ્રને શરણે થયેલો પણ સિંહાસન સહિત તક્ષકને હોમવા મંત્રોથી બોલાવવામાં આવ્યો ત્યારે ઇન્દ્ર તેમની રક્ષા ન કરી શકો શંકર મહારાજ બીજા કોઈ ભગવાન સિવાય કોઈ એવા નથી કે બધા કરે તક્ષક પરીક્ષિત ને કરીને એટલે એનો દીકરો જન્મે જ મારે આખા જગત માંથી હરપ ને બધાને બાળ દેવા છે મારી નાખો મારા પિતા ને કરી કરવા ને પછી એને સર્પ યજ્ઞ કર્યો મંત્ર બોલે એટલે જગત માંથી સર્પ આવીને આવીને પડે યજ્ઞ અને બળી જાય બધા બળી ગયા તે તક્ષક ભાગ્યો ઈન્દ્ર એનો મિત્ર હતો એટલે ઈન્દ્ર શરણે ગયો પણ તોય આને તો યજ્ઞ ચાલુ રાખ્યો એટલે આ જન્મે જઈ જોતો હતો કે આ બધા સર્પો આવે છે બધા પણ હજી મારે જોતો છે તો કેમ નથી આવતો એટલે કે મારાજી તો ઇન્દ્ર ના સિંહાસન માં ચોટી ગયો છે એટલે ઈન્દ્ર અને ઇન્દ્ર નું સિંહાસન બધો આખો માળખો આવ્યો પણ ત્યાં સુધીમાં એ જરત કારું કરીને એ હરપનો મામો થતો હતો એટલે એ આના યજ્ઞમાં ગયો જન્મે જઈના યજ્ઞ અને જન્મે જય ને બોલો બ્રાહ્મણના વેશમાં તો બ્રાહ્મણ જ છે લગભગ એવું કહેતા એટલે જન્મે જયની સ્તુતિ કરીને બહુ કેવો તમારા જેવો કોઈ નહી તમારા જેવો એટલે કે આ તમારો સર્પ યજ્ઞ છે એ બંધ થઈ જાય એટલે જે ઓલો આકાશમાં હાલો હતો તો ત્યાં જ એને બંધ કરાવી દીધો પણ ઈન્દ્ર એનું રક્ષા ન કરી ઇન્દ્ર ભગવાન સિવાય બીજો કોઈ રક્ષા ન કરી ભગવાન એક જ એવા એટલે રક્ષા ન કરી એને છોડી ન દીધો તો એને પણ એની રક્ષા ન કરી એ તો સારું થયું કે આને બંધ કરાવી દીધો એટલે તક્ષક બચી ગયો જન્મ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 કેટલા હજાર હાથ કે દસ હજાર હાથ હતા બાણસ પછી બાણસુર ની દીકરી ઓખા એને ભાઈ શ્રી કૃષ્ણ ભગવાનના દીકરા એને હરણ કર્યો ને પ્રદ્યુમન ને પ્રદ્યુમન દીકરો કોણ અનિરુદ્ધ અનિરુદ્ધ હરણ કર્યું એટલે પછી એને ખબર પડી ગઈ એમાં યુદ્ધ થયું દ્વારકાવાસી અને બાણસુર્ય બે યુદ્ધ થયું એટલે દ્વારકા વાસી પડે એટલે શ્રી કૃષ્ણ ભગવાન હોતે યુદ્ધમાં ગયા અને યુદ્ધ થયું પછી બાણસુર તો બહુ બળ્યો હતો એમ એટલે ભગવાને યુદ્ધમાં શંકર ભગવાન હોતે યુદ્ધમાં આવ્યા હતા સામે શંકર ભગવાને પછી બોલો કાળ જ્વર તો ભગવાને વિષ્ણુ જ્વર પહેર્યો એનું બેનું યુદ્ધ થયું એટલે બે જ પણ શંકર ભગવાન બાણસર નું રક્ષણ ન કરી શક્યા બાણસ બહુ ભગત હતો એનો શંકર ભગવાન ભગત હતો પ્રહલા કશીપોલો એની પછી એનો પ્રહલાદ છે ભગત પછી એનો છોકરો પ્રહલાદનું વિરોચન પાછો અસુર પછી એનો છોકરો ભગત છે એવું છે હમણાં મને યાદ હતો ભૂલી ગયો હા મુચકુંદ રાજા એ દેવતાઓ પહાક ગયો અને દેવતાઓને સહાય કરીને ઓલા અસુર લડાઈમાં જીત્યા પછી કંઈક મને તમે મને મોક્ષ કરી દો એટલે દેવતા એ ના પાડી દીધી કે મોક્ષ ન થાય અમારાથી ન બીજું કઈક માગવું હોય તો મા શરણાગત ના બધા મનોરથ પૂરા કરે અને શરણાગત સંપૂર્ણ રક્ષા કરે એ વાત એક ભગવાન છે બીજા કોઈ એટલે પછી મુચકુંદ રાજા એ ઊંઘ માગી કે તો કાંઈ વાંધો નહીં હું હોય જાઉં મને કોઈક જગાડ એ મરી જાય બળીને ખાખ થઈ પછી ભગવાને કાળ યવનનો એનાથી નાશ કર્યો અને પછી એને ભગવાનની શરણાગતિ કરી નરસિંહ મહેતા થયા છે નરસિંહ મહેતા એ મુચકુદ રાજા નો પછી એને ભગવાનની ભક્તિ કરી ભગવાનની શરણાગતી કરી અને એની એનું થયું પણ દેવતાઓ ન કરી શકે બીજો કોઈ ન કરી શકે એક ભગવાન શ્રી ક્ષણ ના કરી શકા શંકરજી ના દેખતા દેખતા જ તેના બે હાથ સિવાય બાકીના હજાર હાથ કાપી નાખવામાં આવ્યા ભગવાન શંકર ભગવાન એના ભગત છે એટલા માટે બે હાથ રાખ્યા વધારે તો શું કેવું પણ સંસાર રૂપ દાવાગ્ની થી બળતા એવા જીવોની પીડા સમાવવા તમારા સિવાય બીજો કોઈ સમર્થ નથી અને તમારા કોઈ આશ્રિત ને પીડા પામતો જોયો નથી તમે તેને તુરંત બચાવી લો છો જેમ કે પાંડુ પુત્રો દ્રૌપદી પ્રહલાદ ધ્રુવ આદિક રક્ષા કરી છે અલૌકિક સુખ અભિલક્ષિત હોય તે તમારા આશ્રિતોને આપવા સમર્થ છો ભગવાન ગમે એવા એના મનોરથ હોય અભિલષિત તો એ પૂરા કરે ધ્રુવજી ને એવું રાજ હતું રાજ હતું રાજ અને ગમે એના થકી રક્ષા કરે છે આપનારા છે અને બધા સંકટને નાશ કરનારા છે માટે કહે છે કે નિજાશ્રિતાના સકલાર્તિહંતા દેપિતા રક્ષણ કરનારા છે તે અંગે ભાગવતમાં કહ્યું છે જે ધર્માવનાયો ધર્મની રક્ષા કરવાને માટે અનેક એવા અવતારને ધારણ કરનારા તમે છો ઇથમપરસ્ય નિજ વર્તમા રિરક્ષયા ત લીલા તનો પરમાત્માએ પોતે સ્થાપેલા ધર્મ માર્ગની રક્ષા કરવાની ઈચ્છાથી દિવ્ય લીલા શરીર ધારણ કર્યું છે આપનારા છે તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે પુસા અમાયિનામ સમ્યક ભજતા ભાવવર્ધન શ્રેયો દિસ્ય श्रेयोधी मतम श्रेयदि सत्यभिमत धर्म देष्कपट भाव सारी रीते भजन करना भक्त भगवान ते भक्त धर्म अर्थ कामूप श्रेय करे छे। <coughs> तथा तान्स तान्स कामान हरिर्द्यान कामये तेज जन जना, अन्मयते जन આરાધીતો યેશ તથા પુસામ ફલોદય ભક્ત જે જે વસ્તુને મેળવવાની ઈચ્છા કરે છે શ્રીયરી તે તે વસ્તુને તે ભક્તને આપે છે તેમની જે રીતે આરાધના કરવામાં આવે છે એ રીતે ઉપાસકને ફળ પણ મળી જાય છે તથા યમ ધર્માર્થક ધર્માર્થાદિ મુક્તિકામાન મુક્તિ કામા ભજન તે ઈષ્ટામ ગતિ આપી ધર્મ કામ અને મોક્ષની ઈચ્છાથી મનુષ્ય ભગવાનનું ભજન કરીને પોતાની મનગમતી ગતિને પ્રાપ્ત કરી લે છે સર્વાન દાતી સુહૃદો ભજતો અભિકામાન આત્માનામ અપી ઉપચયાપચયો નશ્યા પોતાનું ભજન કરવાવાળા પ્રેમી ભક્તની સમસ્ત અભિલાષાઓને ભગવાન પૂર્ણ કરી દે છે જેની ક્યારેય વૃદ્ધિ કે ક્ષય હોતા નથી એવા ભગવાન પોતાનું સ્વરૂપ પણ ભક્તોને આપી દે છે आयुहु परम, आयुहु परम लक्ष्मी द्यो सकल योग ृण कि सपत्न जयादिराशि हे भगवान आप प्रसन्न थाव इतो आपनी पासे थी लाबू आयुष्य मे अभीष्ट शरीर मिले अपार लक्ष्मी मिले આકાશ ભૂમિ અને જળ મળે સમગ્ર યોગના ગુણ ઐશ્વર્યો મળે ધર્મ અર્થ અને કામ મળે કૈવલ્ય જ્ઞાન પણ પ્રાપ્ત થાય આ બધું મળે ત્યારે શત્રુ વિજયનો આશીર્વાદ મળે એમાં શું આશ્ચર્ય આવા શ્રી કૃષ્ણ ભગવાન અમારું સર્વ કાર્યોમાં મંગળ વિસ્તારો સર્વદા સર્વ કાર્ય શું નાસ્તી તેસામ મંગલમ એશામ હૃદય ભગવાન મંગલાયતનો मंगल भवन सर्व मंगल ना आश्रय भगवान जेना हृदय में निवास करता होना बद, बदाज कार्यों हमेशा मंगलज थे क्य अम थतु नहीं स्मृति कहे भावार्थ ये कि भगवान स्वयं मंगल मूर्ति है आ प्रमाण मैं शतानंद मुनि मरी बुद्धि अनुसार श्रुति और स्मृतिओं प्रमाणों से अर्थदीपिका टीका रची है તેનાથી ભગવાન શ્રીહરી મારા ઉપર પ્રસન્ન થાવો રાખો રાખાન સ્વામી મહારાજ ની